નથી જગન્નાથ જગન્નાથ મથે ચેતન કર્યું પ્રગટ થાય તો કામ નું છે યુવા તરીકે કામ ના આવે અહીં આવે દાદા ભગવાન નો તાર મળી જાય આપે સાસો આપવા એવું બતાવી દીધું છે રાગદેશ છે એટલે સુંદર છે એટલે સુંદર રહી જ વર્તન ફેરને ખેલું મારા વર્તન ફેર ને રૂપા છે અહી શું એવું છે આપડે માતાઓને મારે મરવી જાય ત્યાં કોઈની ઉપર ગુજરાત થતા જ પણ રાખે જ ને પછી આજ્ઞા નહીં પાડતા હોય એના માટે હું ગેરંટીનો મને વાંધો નથી એની ઈચ્છા કેવી છે એકલું ગુંદર એકલું ના વોટ તમે કેવું લાગે ટૂંક નાય મા આપણે ટિકિટો ઉછારીએ ગુંદર નીકળી ગયો હું ગુંદર કાઢી આવું છુંદર કાઢીયા પડશે કાયદા ના ટિકિટ મને કાયદો રાખશે તો સમજવામાં આવે ભૂલ ગઈ યાદ મળશે કેમ થયું શું કેવાનું શું કેવાનું હમણાં હમણાં ટિકિટો નો પડી વામ પડી મને એની તમે ગુંજર ક્યાંક પેલા ની કાગળ ના એવું કરતી આજે જ્ઞાને કરીને ગુંદર ઉડી જાય ગુંદર ઉડી એટલે થઈ ત્યાર પછી આગ ના પાસે આવે નહીતર કપી ગયા વાતચીત કરવા બી નિરાશ ના આવે નિરાંત આવે એટલે નિરાશ આવી ત્યાં ના આપડે એ નિરાકુરતા નિરાતે આવે નિરાશા બધા બધું બંધન જ છે ને બંધન અવલંબી જીએ છીએ હું પેલા હું ફગત છીએ હું ફગડો થાય જયારે પ્રવેશા મતે ત્યારે જ્ઞાની પુરુષે જોઈ રહ્યો નિરાલ અંબાત્મા પોતાનો સ્વરૂપ નિરાળ નહી પડે તો એ મોક્ષ થવા નથી નિરાલમ થયા તો મોઘો થઈ જાય છે ચાલુ નિરાલમ થઈ ગયું છે ત્યારે મોગ થવા નથી એવું મહી બુમા બુમ કરે છે ને ત્યાં કઈક સ્ટેશન આવે એવું લાગે છે પણ ગાડી ફરતી હતી લાખ મારી છે આમ ભારા સ્ટેશન ની ગયો નથી યાર માં યાર માં ફતેલ સ્ટેશન દુકાન યાર માં યાર માં જશે જોઈએ વ્યક્તિ ના હોય બીજા કઈ બીજા ઉપયો હોય અવલંબન અવલંબન પણ છે તે જોઈએ વ્યક્તિ પણ વ્યક્તિ જોઈએ રાતે પછી એટલે પચીસ કરોડ નો બંગલો આપ્યો હોય બેન ને કઈ ભૂઈ જાવી લાગે પણ એને નકર મનમાં ખાલી એમાં તું ભગવાન આખી દુનિયા બ્રહ્માંડ નો માલિક લાગે છે પૈસા સર રાખી દે મમતા પડ ને મમતા ને લઈને આ બધા અવલંબન બધા એક પ્લોટ કે આપીને આપું સારું નથી ये जरूर जे लागे छे तो ये निशंग जरूर तड़ी आए। निशंग शिवाय जरूर ना दादाना तेरे अगर बोलियाता ભિન્ન ક્યા ની દે હા હોતા અહી શું અર્થ થાય જે હતું ઉંદર જલ ગયું ગયું ગુંદર દેહ ની વચ્ચે બળી ગયો અને ભિન્ન ક્યા ની છે તો જલ ગયા એટલે ટિકિટ અને આ પીડિયા વચ્ચે જે સોટવાના ગુણ હતો એ તો જલી ગયું ગયો ભિન્ન ક્યાં ક્યાં મ સર્વતારામ વંદે એ મોક્ષ માર્ગ નો નેતા અને સર્વકર્મ ને ભસ્મીભૂત કરે સર્વ કર્મ અને જ્ઞાતા છે ગમે તેવા ગમે ત્યાં પ્રોફેશન માં જે દાડો ભરે નહી ગમે તેવા બહુ મળે લઈને બેઠા હોય બેઠા હોય એટલે સંદેશાય નહી આત્મા થી નિસંધ થાય નઈ નિસંગ થાય તો નિઃ રામ થઈ જશે રામ થઈ જશે ભાઈ ભાઈ ને ભાઈ ભાઈ સુધી ક્યારે નિસંગતા થાય નિશંગે નિશતા થાય નિસંગતા નિર્ભયતા થાય નિશંગતા નિસંગતા થાય નિશંગતા થાય ભાઈ ગયો પછી કોક નો પચ્ચાઘાત થયેલો છે અક્કલ આવી જાય મને શું થઈ જાય અક્કલ આવી જાય કોકનો પચ્ચાઘાત થયેલો એટલે પોતાની અક્કલ શું કામ મને થશે સુરત થી કાગળ કરે ને કે અમારે બધા મન તો દર્શન કરવા આવું છે મુંબઈ તમે જો આચાર કરો તમાયે પણ એક વચિતા મારા જેવો તારા આવ્યો હતો અને વચિંતા ખરાબ થઈ ગયા તો પણ મારી એક જ રાજી એક જ રાશિ રાખશો નઈ અને મોરમય શહેર ના આપડે દે વિચાર નિર્ભય લઈ ગયા દાદા ગુંદર ચાઢો છે એટલે પછી ચોટતું નથી એ વાત ખબર ગુંદર આપ કાઢી લો છો એટલે ચોટતું નથી દાદા કૃપાળું જોયું તો એ અપેક્ષા થી કીધું ને કે મુંબઈ આ બહુ અંદર આ તમે રાગદેશ વાળા ત્યાં જશો ચોટી પડશો રાગદેશ તો જ્યાં નથી પૂરા ના મો ના મળી મજા પડ્યા જોતા મોટી જગ્યા એટલે મોકમય એલેક્ટ્રોનિક માર્ક ના સાચું છે એનું બધું આપણે માર્ક નો હેડર ના કહેવા દો ના ગોડ ઓફ ધ પ્રેઝન્ટ પર હ રે આટ છે ની દીજે કરે ટેપ છે ફ મોક એડિશન સ્પેશિયલ કોડ બટન પ્રેસિંગ ફેઝ એન્ડ વોટ ટુ એની કી ઓન તો યેન ડિફર પ્રોગ્રામ ટ્રેક ટાગ ના આવાના કોઈ ઉપાય વિતરાટ નહીં સાંભળ્યું આટલા બધા થઈ ગયા મોટા મોટા સંતોલન આચાર્ય સુ બધા કોઈ બોલ એ કે મારા ચાલી ગયા પરાપૂર્વ થી એ પરંપરા પરંપરા દેખાતું નહી ઉપર કઈ કેટલા બધા મારા ગયા ગયા હું એવું તને શબ્દ બોલતો જુદું બીજાય આપડા ઘર નો શબ્દ વાપરવામાં શી કસે કરવાની ભાઈ મહેન્દ્રભાઈ પછી જેમ ચાલે છે ગાડી એમ ચલાવી म चा गा चलाफ्ट लगर तो कई एक्सीटर तो, तो, कर तो प्रमाण करिए ब्रेक लगावा ब्रेक लगाए तो परिणाम मतलब चलाए जो आम પરિણામ હોય દોર્યા બધી પરિણામ પરિણામ તો ભરવાનું પરિણામ પરિણામ સહી જ છે એટલે રાગદેશ રહીતા બધી દાતુ બાતળ બધું કરે છે કોને આકડો કર્યો નિર્વાણ એટલે અંતિમ બાળક ને નિર્વાણ કહેવાય વ્યવસ્થિત જેટલું જેટલું સમજાયું હોય એટલો એટલો ઉગાડ થાય આ જ્ઞાન વિધિ જ્ઞાન જયારે લેવામાં આવે છે એ વખતે પેલી આપની ચરણ વિધિ કરે છે સમર્પણ વિધિ કરે છે અને પછી આપ જે આત્માના સંબંધે જે બધા એના ગુણ બધા જે છે તે આપ બતાવી અને પછી આ આત્મા અને વાક્યનું એક જે આ બધું વર્ણન દાદા સમર્પણ વિધિ નો લાભ ન મળ્યો હોય અને આવું વર્ણન જો સાંભળે તો આ પરિણામ સામે એટલે સમર્પણ જ મુખ્ય મહત્વ સમર્પણ એ અહિયા આ થઈ ગયું એને બોલ્યો ના છે આવે છે તેની અંદર તો લગભગ બધું જ સમર્પણ અહિયાં કરવામાં આવે છે આત્મા સિવાય એક બધી વિગત પણ અમે તો બીજા દાદા થી ચોરી કરી લઈ જઈએ ના લેવાય એવું કઈ નથી લેવાય નહીં એ તો આ તો કર્યું મોકલવાના છે <coughs> <Eu roll dhai laughs> ને કામ લઈને અને પેલા જો નિમિત્ત ના બધ્યું તમે તમારે નામ રાખે રાતે એ સે જેવી દાદા તમારું માર દાદા શું ખોડ્યું સિદ્ધાર્થમાં છું ને સર્વિસ કરી બધો વ્યવહાર કર્યો અંતે સરવાઈ જાય હજુ નવે સદી કરવાનો વખત આવ્યો એટલે પ્રશ્ન મૂક્યો એમણે એટલે કે વ્યવહાર કરીએ પરિણામ કશું ચાલે થાય તો એમને પરિણામ આવતું જવાબ થી કહીએ છીએ આપડે વ્યવહાર વ્યવહાર બધો કરવા માટે જે પ્રયત્ન પછી પરિણામ જે આવ્યું એને વ્યવસ્થિત પણ હવે નથી થયો છે બે કલાક રાત તો પોતાને અસમાધાન થાય છે એ બધી પોતાની અસંતોષ થાય છે તો ભૂલ કેવી એવું કઈ ના કરી દેદા કેવાય આપે જેને નિવે લાવવો પડે પણ જ્યાં સુધી પરિણામ ની ધાર્યા પ્રમાણે ઈચ્છા છે ત્યાં સુધી ડખો થયા કરે ને છે થાય ત્યારે ઓલવાય વાળી વસ્તુ પ્રાપ્ત થાય તારે વસ્તુ પ્રાપ્ત ના થાય તો એટલે એમનો પ્રશ્ન એ જ છે કે આવું વ્યવહાર આવો બન્યો છે જ્ઞાન માં રહેવું છે પણ એ સમાધાન કઈ રીતે લેવું જ્ઞાન થી રહેવું છે અને સમાધાન ધ્યાન કઈ રીતે લેવું આવા પ્રસંગો જ્ઞાન તો કેવું હતું પરિણામ કેવા તમે જ્ઞાન તો એમના થતું અસંતોષ થાય ને આવી ગયો એટલે ઘર ચારો વિચાર પતિ બનુ તે સાચું સમજવું છે એટલે આ જ્ઞાન થતી નથી ને આપડે માન્યા એટલું કે આ જ્ઞાન નથી આપડે જ્ઞાન થઈ અને જ્ઞાન રૂપે પરિણામ પામે એ સંતોષ થાય મારીએ એટલું બધા આપણું જ્ઞાન તો ભર જાગૃતિ રહી છે પાંચ હાજર પાંચ આ જ્ઞાન લોકો મારી ગયા મારે કઈ રસ્યા નહી કરતી જ્યાં જ્યાં અસમાધાન રહેતું હોય જ્યાં જ્યાં હજુ અસમાધાન રહેતું હોય ત્યાં હજુ આવી નથી સમજાય ને મેં તો પક્ષ માં પડ્યું મારા પક્ષ માં ના થયું ર પાંચ આજ્ઞા પાડતો હોય તો કારણ કે આજ્ઞા એ અમારી પ્રત્યક્ષ હાજરી છે આજ્ઞા એ આપણી પ્રત્યક્ષ પ્રત્યક્ષ પણ પૂછે છે તો પછી દાદા અંદર ક્યાં ગયા છે આપણે જોઈએ આપડે તો ટાયર ના દાદા એ કોઈ ગાય હા દાદા હૃદય હૃદય ગબડી પડે શું કહેવાય એના પછી આપડે ટાયર ના દાદા કઈ કહેવાય કરી પછી રહ્યા તો ખબર આપણો વાંધો નથી આપણું બેસવાનું પાઠિયા પેહલે થી બેસવા બેઠાયા પછી એસી ટકા ઉપર પાસે બધા બાળ ઉડી મેં જોયલું એક મોટું ફાયું ને કઈ હેલ્પિંગ તો પ્રોબ્લેમ હશે ને કોઈ કાર્ય ની પાછળ હેલ્પિંગ હોય આવું ભાઈ ફરી આ દાદા મળવા નથી દાદાનું જ્ઞાન નહીં મળવાનું આટલું વિજ્ઞાન ફરી ફરી જોવા નહીં મળવા માટે એકાવન ટકા પર લઈ જાય નહીં આ દુનિયા કોઈ આરો નથી પરિણામ તરીકા જ હોય વ્યવહાર પરિણામ તરીકે જ હોય વ્યવહાર પરિણામ તરીકે વારો હવે તો હું એવું પરિણામ થઈ રેવા પરિણામ પરિણામ થઈ જાય પરિણામ તો સતું પરિણામ આવે ને ભૂખ લાગી હતી પરાધીન છે એટલે નિશ્ચય કરો એટલે પછી પરિણામ એનું આવશે જ એમ વ્યવહાર એનું પરિણામ આવશે જ પરિણામ એટલે પરિણામ પરિણામ તો આયા કરે નહીં બસ આજે એને લઈને પરિણામ આવે એ જ કરેણામ થઈ જ હોય પરિણામ જે એ જ કરે એટલે કરેક્ટ નથી કરે તો લોકો કરેક્ટ નથી આવતી અનેગાડે છે પરિણામ આવવામાં પરિણામ આવે છે એની પાછળ શું